ભણાવી જ હતી આ બંનેના સ્થાયબંધો ની અંદર ક્યાં સુરાય હોય અથવા તો એવા પ્રકારના પરસ્પર સંયોગ થવા માં શું કારણભૂત હોય મેટર છે તમારો પોતા અંતરાય કારણ કે આપડે જમવાની ભૂખ લાગી હોય એટલે આપડે જમવાની ઉતાવળ કરીએ તો સાડા નવ વાગ્યા થાળી મૂકે આપણે બધી જાતની રસોઈ આપડે બધી ભાવતી મુકી હોય આમ જોવા આવે કે રસોઈ લેવાની તૈયારી કરીએ છીએ પોલીસ ઉઠાવે કશું લેવાય નહી ઉઠવું પડે હા ઉપાદાન જાગ્રત છે ઉપાદાન હોય બરો આ નિમિત્તે એનું નિમિત્ત એમાં પૂર્વાંતરાય કામ કરતો હોય છે પૂર્વ ખર્મ નો અંતરાય કામ કરતો હોય છે કે વર્તમાન પરિસ્થિતિ હોય છે પાકવાન માટે ઘણો લે છે ટાઈમ વર્તમાન નો કશો માનવાનું નહિ આપ્યું પુરસાદ છે વર્તમાન પુરસાદ છે ને તે ભ્રમંત લૌકિક પુરુષાદ છે સાચો પુરસાદ નથી લોકો પુરસાદ કોણ રમ કે આપણને ફળ સફળ થાય થાય અને તો ગળીમાં નિષ્ફળ થાય ને ગળી સફળ થાય ગરીમા પુણ્ય પાપ ને છે શું છે પુણ્ય પાપ ને છે હા આ પુરસાદ ના કેવાય પુરુષાર્થ તો કોઈને આધીન ના હોય કે છે બાકી ખરેખરી પુણ્ય પાપ ને આધીન છે એટલે આ પુરસાદ જે ચીજે જ કયો છે આ પ્રકૃતિ પ્રણે નસાવે છે તેમ ના છે લોકો પ્રકૃતિ પરમા સામાયિક કરે એમાં ધર્મ જેવી વસ્તુ ક્યાં રહે છે ધર્મ ને શું લેવા તો મય ઉપાદાન હોય તો આ સામાયિક આ દેહ નું ભૌગલિક ધર્મ નથી ગણાય આ પુગલિક જે નિમિત્ત થાય છે એને ધર્મ નથી ગણવા તો બીજ જગ્યા હોય ક્યાંય ગયા હોય એનું કારણ છે કે આ દુષ્મકાળ છે મહાદુખે કરીને ક્ષમતા શું કે મહાદુઃખે કરીને ક્ષમતા એટલે બહાર રાખે પાસરું રે એમ પણ અંદર પરિણામ ના રહે બરાબર એટલે ઉપાદાનમાં નથી ચોક્કસ દેશમાં જરા લોહી ભમણ બમણ બધો સારો એનો ફાયદો થાય નુકસાન તો થાય નહિ સારા કાર્યમાં કોઈ બાત નુકસાન થાય નહીં પણ એ જે માને અને મારી પાછું શું થાય પાછું સામાયિક કર્યા પછી હવે ચાર સામાયિક કર્યા તેની હાથે પેલા કર્મ્યાપર્યું હે તું કરનારો તું કરનારો ચાર છે તક કેમ સાહેબ મહેનત છે ને એમ કાલે હું તમને કાલે આપણે પૂછીએ સાહેબ કેમ સામાયિક નથી કરતા આપણે પૂછે સાહેબ પગે કર્યું તમે કે તમે કર્યું કાલે કર્યું પડતી કહો અહંકાર કરું છું પડતી મેં કર્યું ગર્વ રસ્તા કહો છો ભગવાને આખું નિષ્કષાય નહી કહ્યું ભગવાને કહ્યું કે એટલા કસાય હોવા જોઈએ કસાય ક્રોધ માર મારેલો ભલે રહ્યા પણ કોઈને દુઃખદાયી થાય તને એકલા ને દુઃખદાયી થાય એટલે જીવ ને દુઃખ ન થાય બરાબર એવા કસાય તે પ્રત્યાખ્યાની કથાય છે અને તમને તો પ્રત્યાખ્યાખ્યા નથી ગયા હજી તો અનંતી ગયા નથી અનંતી ગયા હોત તો આ કાળ કઠણ છે એ આધારે લેખગો કરત કાળ કઠણ છે ને હોવું જોઈએ સમકીત વગર જે જે કઈ કરવામાં આવે છે એ બધું બંધન છે શું છે જે કઈ કરવામાં આવે પછી દ્વાર આપતો હોય બંધો એમાં કશું વળે નઈ અમારું અગર તો કોઈ જ્ઞાની પુરુષ હોય ત્યાં આપણું કલ્યાણ થઈ ગયા આ જ્ઞાની પુરુષ તો પોતે જ મુક્ત સ્વરૂપે જ બેઠા છે આખી દુનિયા ને પોતે અહંકાર કરતા નથી અમે કહીએ છીએ સંપૂર્ણ તમે નાલાયક છો અમે કઈ તારે કેવાથી અમે ના લાયક છે તને કેવાની શું છે જાણે પૂરણ ચાર્દ વાત બોલે નહિ પૂરણ જાણે ચાર્દવાદ ને સમજે સમજે ચાર સાદ વાત નય ધરાવે નયગર ભાઈ તો જશો વાચા ભૂમિકા આવો જોઈએ ભેદ જ્ઞાન પેલા થવું જોઈએ સુધી કહેવાય ને એ ભૂમિકા અને ભેદ જ્ઞાન પેલું થવું જોઈએ તો ક્યાં વાત કરી તો આપણી થાય કોઈ પ્રાપ્ત થાય પરિણતી આપની કરીને કરિમા ગ્રિયા ઘર વેલો જૈન કહો ક્યુ કહીએ માટે જ પઢમ નાણમ સોદાયું હશે પડમ નાણંદ માટે જ આવ્યું હશે ને માટે જ પડમ નાણમ આવ્યું હશે ને પઢમ નાણમ સૌદયા સવોદયા પેલું જ્ઞાન પેલું જ્ઞાન પછી હા એવું છે આખા સંસાર નો સાર કઈ દઉં વેદાંત કે છે કે મહ વિક્ષેપ ને અજ્ઞાન ને લઈને મોક્ષ કે છે મહાવિક્ષેક આવરણ મહિક્ષેપ અજ્ઞાન બરાબર છે તીર્થંકો ને શોભે એવી ભાષા છે રાગ દેશ ને અજ્ઞાન ગ્રંથ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 ખોટી વાત જ્ઞાન થશે ના એનો ઘડી વાર માં પાછો રાગદેશ વધી જાય એનું કઈ શેકવાનું પડે નઈ એટલે પ્રથમ જ્ઞાન કરો કે આપડે પૂછવાનું શું જાય છે શું હકીકત છે પુસ્તક ની ઉપર કેમ લખ્યું આપડા મોટા પુસ્તક ની ઉપર સરપાલ દેવ સમજ્યા કે ભાઈ આ જો વાંચો ત્યાં હાથમાં ના જો જ્ઞાની પાસેથી અને કહી દેવા સાહેબ હું હાવ અક્કલ વગર નો મોરખ માણસ છું અનંત અવતાથી ભટક્યો પણ આત્મા એક અવું વાળ જેટલું મેં આત્મા નથી નથી માટે આપ કોઈ કૃપા કરો ને મારી પાડે તો પણ વ્યવહારનું શું થાય વ્યવહારનું શું થાય કારણ કે આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો એ બધો વ્યવહાર શું કેવાય આત્મા જાણ્યા પછી જે બાકી રહે બાકી રહેવું બરાબર અને વ્યવહાર નો જ્ઞાની પુરુષ પાછું આપે આજ્ઞા આપે કે આ પાંચે અને વર્તે સાચો મોક્ષ નથી અહી આગળ મને ભેગા થયા પછી મોક્ષ તમને ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી ને મોક્ષો નથી અને અહીં જ આ પાંચ આરામ જ વર્તવો જોઈએ અહી જ આ કોટ ટોપી હાથે તો વર્તે લે વખત તો આ પછી અહીં તો રસ્તામાં શું શું થઈ જાય માટે આપડે કઈક રોકડો હે તો આપો નહીં તો મારે નહીં તો ઉધાર હવે કઈ ઉધાર કરવું હવે વખત આવો આવો કારણ ઉધારું ક્યાં કરવું આવે કે આખી રકમ ડુબાડે એવા કારો ની માથાપોઢ બઉ કરી છે મુખવાટ છે છતાં સમકેત નહી થયું એ જ છે ને તમારે અંતરાય ચૂક્યા ને